સમજણ કરે જે છૂટેલો હોય તે છોડાવે જે બંધન મુક્ત થયેલો હોય જે મોક્ષ નું હોય તે આપણને છોડાવડાવે બંધાયેલો શું છોડાવે જયારે ક્રોધ માલ માયાલોગ થી બંધાયો છે એ છોડાવે આપણને અને ક્રોધ માલ માયાલોગ છે છતાં ખાલી નહીં કરતા ને ખાલી નહીં કરતા ને એની વડીયોમ રે છે ને બાડું હાલતા નથી પછી નહીં પછી વડીયોમાં રહેવાનું ખાલી કરે નહીં અને ઉપર થી માર મારી કરે પાછા ક્રોધ માન માયા લોક કસાયો પદવે છે મરી પાસે ભાડું આપે છે એ લોકો ભાડું આપે છે તમને ભાડું આપે છે પેલા કસાય ચાર ગણ ખાઈ જાય છે તમે નઈ જોયું હે નઈ બળતરા જોયેલી નહિ નહી હતી વળતરા ને બળતરા જોયું ના હોય એવું માણસ હોય ને રાતું બંધ થાય ત્યારે બંધ હજુ બંધ થયો નથી મોક્ષ હાથમાં આઈ ગયો મોક્ષ હાથમાં મોક્ષ ની લગામ હાથમાં જ્યાં સુધી આરત દ્રદે ધ્યાન ત્યાં સુધી ભટાયક ભટાયક ભટાયક ભટાય જૈનો ને આર્થ ધ્યાન દ્રૌદ્ય ધ્યાન અને મુસલમાન ને ધ્યાન દ્રૌદ્ય ધ્યાન છતાં આફ્રિકા ના જંગલી ને આર્થ ધ્યાન એનો ઘેર શું રહ્યો નહીં જવાની વસ્તુ છે મેળવવાની વસ્તુ છે કે મોક્ષ સ્થિતિ છે મોક્ષ સ્વભાવ છે પોતાનો તમારો સ્વભાવ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે કઈ ઉપાય કરવા પડે ને અત્યારે અત્યારે મોક્ષ ભેગતા નથી નામ તમારું જય શું નામ લાલ કેવા છો વૈષ્ણવ છે તો ખરેખર નટવરલાલ છો के के मुक्त, मुक्त, मुक्त थे बंधेलू लगे भ्रांति मगजनी नसो बधी ऊँधी थी गई है ऊंधु दवृति शू करलाल नटवरलाल जो मानो ચારિત્ર બધું જૂઠું છે શું છે જ્ઞાન દર્શન ચારિત્ર સમ્યક થાય એનું નામ પોતાના સ્વભાવ માં જ મોક્ષ છે મોક્ષ તો તમારો દેખાય છે તમને દેખાતા નથી આવ્યો કે શું કરવું જોઈએ કઈ નિશાળે ભણ્યા ગયા હતા કઈ નિશાળે ભણવા ગયા હતા હાઈલા માં જ ભણેલા રહીશ માટે તો જેનો મોક્ષ થઈ ગયેલો હોય મોક્ષું દાન આપી શકશો તારી કે અમે આપી શકીશું તો આપડે તો બેસું મોક્ષ નું દાન મોક્ષ એટલે શું પણ મોક્ષ એટલે શું પણ મોક્ષ એટલે આ દુઃખ ગમે છે તમને ના થાય એમ ના મોક્ષ નિરંતર પરમાનંદ સુખ રહેવું દુઃખ થી મુક્તિ એનું નામ મોક્ષ દુઃખ મુક્તિ એનું પેલો મોક્ષ અને સંસાર થી મુક્તિ એનું નામ બીજો મોક્ષ પેલો દુઃખ થી મુક્તિ થઈ જાય તમને દુઃખ મુક્ત થવાનું નથી ગમતું મને લાગે નઈ જે દુઃખ દુઃખ પછી સુખ આવે છે આ તો કલ્પના છે શું છે આ સુખ દુઃખ ના સાતા છે શું સુખ દુઃખ નો લોકો ભ્રાંતિ થી બોલે લૌકિક લૌકિક સુખ દુઃખ સાચું સુખ તો દુખ જ ના હોય તો દુઃખ નો એ ના હોય સુખ એનું નામ કેવાય દુઃખ હોય નહિ એવું જોયેલું નહિ કાકેલું નહિ સાંભળેલું નહિ પણ વાંચેલું નહિ ને વાંચેલું ખરું વાંચે સુખ એનું નામ કેવાય કે ક્યારે દુઃખ ના આવે એનું નામ સુખ કેવાય અને બીજું જે જગત લોકો સુખ કે છે એ તો લૌકિક સુખ લૌકિક સુખ એટલે અશાતા રેત ના હૈતની તમને તમને કેરીનો રસ બઉ ભાવતો હોય અને તમે ફીરજો અને પછી તમને કહે છે ખાવો પડશે તમે શું કહો ના એનો એ રસ તમને દુઃખદાયી થઈ પડે એને સુખદ કેમ કેવાય જે સુખ વધારે રાખીએ એને દુઃખદાયી થઈ પડે એ સુખદ કેમ કેવાય આ તો બધા ભ્રાંતિ વાળો ની જનગાર છે ગમે એટલું આ સુખ ના સમુદ્ર માં પણ આ અભાવ ના થાય સમજવું ને આ તો બધું તમને ગમે તે મસ્તી છે ને ન કઈ ની કઈ મસ્તી નો સાધન હોય છે પછી કઈક પીયા ના હોય તો પછી ગમે પેલો પત્તા પત્તા ગમે મસ્તી પડ્યા રેતી એમ મનુષ્ય નું એક મિનિટ ની કિંમત મનુષ્ય હિન્દુસ્તાન સિવાય બહારના લોકોની બિલીફ માં પુનર્જન્મ આવ્યો નથી પ્રભુદાસ એ લાગે છે એવું આ લોકો ના બિલીફ માં તો છે ને પુનર્જન્મ હે સર એ હિન્દુસ્તાન ના લોક નો એક એક મિનિટ ની તો બઉ કિંમત તમારી કોઈ ક્ષણ નકામી ગયેલી હે અને કેટલી કોમ માં લાગી પુસ્તકો વાંચીએ છીએ તેમાંથી પછી બીજા ને સમજાવવા થોડો ટાઈમ કાઢીએ છીએ સાંભળવા જઈએ સમજી સુખ ઉત્પન્ન થાય ત્યારે સાચું બધું આ તો બધું ભંજ જાય છે જ્ઞાન જ નહીં ને જ્ઞાન તો ઠોકર પ્રકાશ પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે ઠોકર વાગે નહીં ધંધો છોડેલા માણસે અકળાટ ચિંતા થાય છે બૈરી લઈ ને બેઠા છે એટલે એટલે બૈરી વગર ના અકળાત ચિંતા એકલા બાય અકળા ચિંતા થાય છે ચિંતા એ શું છે ભરત રાજા ને તીર્થ રો તો સમકીત નતું જતું જોયે કેવા ભરત રાજા હતા ચક્રવર્તી રાજ હતું અને તમારા આમ તો થોડોક ધંધો પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા નહીં ને તો એટલા ધંધામાં દુઃખ થાય આપણે શોધખોળ કરી અજ્ઞાનતા એ દુઃખ છે તમે નટુબી છો એ સાચી વાત નથી ને તમને કેમ લાગે એ તો ઓળખવાનું સાધન છે ઓળખવાનું સાધન છે દુકાન પર બોર્ડ લખ્યું હોય દુકાન પર બોર્ડ નામ શું હોય છે તમારી દુકાન હવે અંબા પરફ્યુરી ઉપર લખેલું છે તમે છો એસ કોણ છુ એ નથી કર્યો જો ફસવા માટે શું કરવું જોઈએ એના માટે તો જે મુક્ત આપણે તમારી તમે નટું છો રોંગ બી શું હોવું જોઈએ તમારું પોતાનું સેલ્ફ નું આમ દબાઈ ને દબાયલી ક્યાં સુધી રાખશો અને જો વરીજ વરિજ વરીજ વખી દુનિયા ની વરીજ એમ પણ હોય કોઈક અપમાન કર્યું કે ઊંઘ આવે આખી અડધી રાત ઊંઘ ના આવે ઊંઘ જ ના આવે એવું શું કામ નહીક અપમાન કરે ને આપણી શું ના ઊંઘીએ અને કોક અપમાન થાય છે આપડું થતું નથી આપણને તો જ નહી તમને કોઈ ઓળખે ઓળખતા નથી ભૂલ થઈ છે કે પોતાનું સ્વરૂપ પોતે કોણ છે એનું સ્વરૂપ આ જેમ આવતા હોય વધારે ખાધો પછી હિસાબે યાદ આવે ખરા બધા શું કર્યા પછી એમ નઈ દત્તા કે જાગતિ ઓછી થઈ જાય જાગૃતિ ઓછી થાય હિસાબે આ દુનિયાના ઘરના દુકાન ના હિસાબે યાદ ના આવે તેમ આ જાગૃતિ છે તમે પોતે જાગૃતિ છો જાગૃતિ સ્વરૂપે છો બે ભાન ઊંઘે છે આખું જગત ઉઘાડ્યું શું કરવું હા એ અહીંયા આવજો ને ઓળખાઇશું એ પ્રશ્ન બાજુ એમ કહો એ અમે તમે કરાવું જેટલું પૂછે છે ને તમને એમ નહી કે તમે આવું કરી લાવો તમારે થાય એવું નથી એવું થાય એવી પ્રભુદાસ કઈ બોલતા નથી આજે કાઢી નાખવાની વાત છે અમે જે સાંભળવા જવું છું કેવું આવે છે આ વસ્તુ નથી એમ કે છે કે આ વસ્તુ છે એટલે એને કોઈ કાઢી ના શકે એમ કહી શકાય એ ઈશ્વર નું જ આપેલું છે એને કોઈ કાઢી શકતું નથી એને એને બદલાવી શકાય કરે છે એ વાત હાથી ખોટી હાથી કે છે પેલો કેનારો તમને હાથી કે છે ક્યાં ઈશ્વર આપેલી છે એવી દુનિયા ક્રોધ માલ માયેલો એવી ઈશ્વર આપેલા છે એમ છે એ વાત હાથી ખોટી તપાસે નહિ કરતા બદલાવી શકાય છે એટલે શું બદલાવી શકાય છે એના જુદી રીતે ઉપયોગ માં જીવન માં લઈ શકો છો પણ કાઢી શકતા નથી એમ કે છે આપેલી જ ભગવાને નથી આમ જવા માની લો કે આ એક વસ્તુ આ બધી જે છે તમે એને ક્રોધમાં સદઉપયોગ જ હોતો નથી એ સદઉપયોગ એનો હોતો નથી પોતાની નિર્બળતા ઉત્પન્ન થાય ત્યારે ક્રોધ થાય ક્રોધ કરવાની જરૂર નથી તમે શબ્દો થી સમજાવો ને તો બધું સમજી જાય ક્રોધ થી દબડાવો ને એ દબડાવાનું આ શું નથી પોતાના દુર્ગુણો ઉપર ક્રોધ કરો એમ બીજે તો કે સદઉપયોગ પોતાના દુર્ગુણો ઉપર કોઈ ક્રોધ કરે હોત જન્મ્યો નથી અહિયાં આગળ શું કહ્યું એ વાત જન્મ્યા હોત ને તો અહી જ મોક્ષ થઈ ગયો અમુક અમુક વસ્તુ ના જણાય એવું છે વકીલે તમે ના આરોપી તમે કેટલી ભૂલો કાઢો દોષ તો બઉ એટલા બધા અપાર દોસ્તો છે રોજ હજાર હજાર નીકળે તો એ ખારી નઈ થાય એવું વાત કરી ભગવાન મહાવીર શું કે છે હિંસા ના સમય રાખો કે છે હિંસા નું અત્યારે વાપરે તો આપડે હિંસા નું વાપરો તો કદાચ તું ખાવશે નહી તો હિંસા થી હિંસા ગોદાળ બંધ થવાની નથી શું કયું